અપૂર્વ મારી ભાષામાં સમજ્યા છો શું છે બાકી જો જ્ઞાન ભાષામાં સમજો તમે વિરાજ દાડો દાદાને ચિંતા હોય જ શું કયું અહંકાર હોય જ કેવું છે અને જરૂર પડે એવું મેં રાખ્યું નથી તરત જ ફળ આપનાર ફળ ઉધાર રાખે છે કે તરત આપે છે આનું ફળ તરત મળે છે ઉધાર રાખે છે તરત જ ફળ મળે મારે તમારી જોડે કેવું ભાવ થી બોલવું છે મારો ભાવે મારો ભાવ તમારા બોલવા માં કેવો છે મારે તમને અપમાન કરવું છે સરસ પ્રેમ થી આપડો ભાવ કર્યો હોય પછી આપડે ફેરવા જઈએ નીકળી જાય નીકળે વાણી એ છે તે ભૂતગલ નો ધર્મ નથી પર્યાય નથી આ બહુ માં જે પેલા છે ને ગદ ભાવ ભાવ તેના ઉપર આ વાણી પેલી છે શું છે ગત ભાવ વાણી તો વાણી પાછલી ના હોય ગત્યાર ના ગદભાવ ભાવ આપણી પર અત્યાર જે ભાવ છે ને તે પ્રમાણે ચાર ગુણ લાવે છે આ ગુણ છે તે પછી આવે છે આ ગુણ નથી ખરે જાય છે ને તમારો ભાવ એટલે ભાવ થઈ ગયેલા હોય છે ભાવ થયા છે ને એ તો બઉ સ્પીડી કામ થઈ જાય છે કેતે બધી અજૈવિક કામ ભાવ આપણા મહાત્માનો ભાવ ફરે છે તો આની કેવી ફરી જઈશ નથી ફરી જઈને પણ ભાવ પર આધાર છે ગુત ભાવ મૂળ ભાવ નહીં ભાવ જ આવે ગુત ભાવ ગુત ભાવ ત્યાર ભાવમાંથી ભાવમાંથી પછી આ ડિસ્ચાર્જ નો ડિસ્ચાર્જ છે છે ડિસ્ચાર્જ નો ડિસ્ચાર્જ સેકન્ડરી આ સેકન્ડરી અને મન મન પ્યોર ડિસ્ચાર્જ મન પ્યોર ડિસ્ચાર્જ છે શું છે પ્યોર ડિસ્ચાર્જ છે વાણી અંદર હોય છે વાણી શરૂઆત હોય છે ભાવ ની ભાવ ની શરૂઆત હોય પછી આ પછી જેટલો એટલો બહાર નીકળી જાય ના નીકળે ના નીકળે એ તો ના નીકળે ભાવમાં નથી ટેપ થઈ ને પછી નિર્જા થાય ટેપ થયા પછી બોલાય છે બોલાય ને પછી ટેપ થઈ જાય તરત ટેપ થઈ જાય છે વાળ ભાવ થયો ટેપ થઈ જાય અંદર ની અંદર એમને બોલાઈ ગયા પછી અંદર વાચા ઉત્પન્ન થઈ પછી નિર્જા થાય ફરી બહાર નીકળ્યા પછી નિર્જા થાય પણ નિર્જા થઈ જાય માટે હજુ ભાવ આપડે આ વરસાદ મળ્યા પછી ભાવ ફેરવી શકીએ છીએ વાણી ફેરવી શકીએ છીએ શું અત્યારે જ્ઞાન મળવું અને વાચા ફરવી એ પણ આગળના સંયોગો ના હિસાબે થયું હશે ને આ જ્ઞાન મળવું અને વાચા ફરવી એ બધું ખરું પેલા ના હિસાબ પણ અહીં કઈક બીજી વસ્તુ છે એકલી જો વસ્તુ હોય તો પછી આપડે નિરાધેરાઈ જાવ ને કઈ શું કયું બીજી વસ્તુ છે એ આત્મા મળ્યા પછી તો તમે શું કેવા માંગો છો એક કારણ કે જે આ બોલીયે છીએ અત્યારે એ નિશીત છે આગળનું એજ બોલાય છે ના એવું નથી નિશ્ચિત એવું નથી હું જુદું કે એમાં કશું આપડા જે મૂળ ભાવ હતા તે બંધ થઈ ગયા સજીવ ભાવ હતા જે કર્મો બંધાવતા પુરુષાર્થ થી ડિસ્ચાર્જ ભાવ નો જરા હલકો કરી શકાય પુરસાર્થ થી અમુક ઉડી ના જ થી બધું કામ કરે પુરુષાર્થ એનું નામ કેવાય દરેક જાતનું કાર્ય કરે સદન નિશ્ચિત નથી કઈક પૂર્વની છે પૂર્વ એટલે કઈક મિનિટ બે મિનિટ પાંચ મિનિટ પેલા ની પણ ભાવ જેવો છે એવી જ ટાઈપ છે શું બરોબર તમારો અશોક તરફે જેવો ભાવ હોય ને તેવી જ વાણી નીકળી બરોબર ભાવના આધારે વાણી